ભાગવતી પછી ચૈતન્યાનંદ સ્વામી એ પૂછવું છે હે મહારાજ ભગવાન તો भगवान तो भगवानी थकी पर छे अने छे अने गुणातीत अंत करो जीव सुन लीन थे तारी एना छे, समय ने भगवान प्रकाशे जयसुक्ति मेरे जीवन भगवान प्रकाशे प्रधान महतत्व मन प्रकार ना अहंकार थोड़ा अहंकार मेवता पंचभूत પંચ માત્ર પ્રકાશે એટલે પરત ઠેર સુધી લઈ જશે તો ભગવાન એમાં અંતર્યા ની પણ બધા છે પ્રવૃતિ કરવા સમર્થ કરે ઘટતી એવી પ્રવૃતિ હોય એ કરવા એને ભગવાન એ એ શક્તિ એટલે શક્તિ પણ થાય બત્તી દરેક ઠેકા ભગવાન પ્રકાશે ક્રિયા કરવાની સામર્થ્ય જાગ્રત માં પણ ભગવાન પ્રકાશે રૂપે અરૂપ પણ કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે જો આપણે જયારે જાગૃત હોય ત્યારે એ ક્રિયા કરવા તો ભગવાન નો પ્રકાશ છે એના આધાર ને લઈને લઈને ક્રિયા કરવા સમર્થ થાય છે યાદ હશે ને બધા યાદ ન હોય એટલું યાદ ન હોય એટલું હજી જવાય છે અરૂપે કરીને રહ્યો છે જીવ તેને ભગવાન પ્રકાશે અને પ્રધાન માંથી મહત્વ થયું અને મહત્વ ત્રણ પ્રકાર નો અહંકાર થયો તેને પણ ભગવાન પ્રકાશે એક જ ભગવાન અને એ સર્વે જયારે માયા લીન થયા થાય છે ત્યારે તે માયા ને પણ ભગવાન પ્રકાશે ઈશ્વર પ્રધાનમાં રહે છે ત્યારે પણ તે ભગવાન પ્રકાશે અને જે કાળ તે એ માયાધિક તત્વના તત્વ નામ રૂપ પણ પમાડે છે અને અરૂપ પણ એવો જે કાળ તે કાળને પણ ભગવાન પ્રકાશે ને પૂર્ણ વિરામ આવે છે એવા જે ભગવાન તે કરીને કેમ આપડે કેટલી ઓરે બેઠા છે એ જવું જોઈએ તમારે આજે જઈ સ્વપ્ન નું દે ભગવાન પ્રકાશે આપડે તરત ભૂલી જવાય પાછો જો ભગવાન પ્રકાશ એ જ્ઞાન આવે તો આગળ ત્રણ ગુણ કાર્ય ઉડી જાય હું હમ જોઉં છું એ અસંકલ્પ ન થાય હું સમજું છું એટલો એવું સંકલ્પ આવ્યો એટલે ભગવાન ભૂલાઈ ગયા ભગવાન ભગવાન ભૂલાઈ ગયા અને હું સમજુ છું એવું જ્ઞાન થાય એટલે આખું બધું જ્ઞાન આવી ગયું ખરું જ્ઞાન એટલે અજવાળું થઈ ગયું એટલે અજ્ઞાન હોય જો જાગ્રત માં ભગવાન ને પ્રકાશક છે એવું જ્ઞાન થાય બધું મટી જાય પણ એ હકીકત માં તો એના જે ક્રિયા કરવી હોય સંકલ્પ કરવા તો પડે વાગવાન આપણે ઉજાડ્યું એમ કહેવાય હું કરું એમ કરી ઉજાડ્યું એ નથી આગળ લાવતા કેટલાક રંગેલી ભાષામાં લાવે છે પણ એ રંગેલી ભાષામાં બાકી હોય ભગવાન પ્રકાશ એમ પ્રકાશ પ્રકાશક કયા પ્રકાશક અંધારું હોય આ થાંભ લો દોડ્યો અંદર દોડતો હશે હે હું જાણું છું એટલે ઉપનિષદ કે છે ના પાડે ઉપનિષદ માં આપડે તો લીટી મારે વાંચવામાં વાંચવા માં રે ને બીન કઈ જાય કે કોઈ પણ ક્રિયા શુભ હોય કે અશુભ હોય પણ એનું મમત્વ બંધારણ વિના કે એમ તો થાય નહીં અને મમત્વ બંધાય એટલે હું કરું છું કે મને આવડે છે કે એવું ભાન તો સભાનતા તો રે ભલે એનો અહંકાર ના આવે પણ સભાનતા તો રે અને આમાં તો એમ કીધું કે ભગવાન આપડે કરીએ એટલે હટાણતા માનતા હોય કે આપડે કરીએ પણ એ ઉતરો ને કઈ ક્રિયા થાય આજ હરખી જો આ સૂર્ય ચંદ્ર છે ભૂલી જાય છે પામી ને આપડે આ બહુ જ્ઞાની હોય ને એ દેવતાઓ ની નિંદા કરે પણ ભાઈ દેવતાઓ જેટલા જાગ્રત છે એટલા તમે થાવી એક બઉ જ્ઞાની હોય ને તો દેવ ના દેવ ની નિંદા ગોપી સ્વામી ભગવાન અને આજે લાખો ભાવ છે એ બધું શેની ઉપર કહ્યું છે કે આ ભગવાન પ્રકાશ પણ આવે તય થાય જે સ્થુલમાં છે એ અલગ લેવાય કેવી ઓલ એની દ્રષ્ટિ જ આગળ પ્રકાશક કોખ છે એના એના બુદ્ધિ ઇન્દ્રિયોના પ્રકાશક પ્રકાશક અને જયારે જીવ ને ઈશ્વર ભાઈ નામરૂપ રહીતુક્તિ માં પ્રધાન માં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે હે મહારાજ એજ પ્રશ્ન છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર એ છે એવા જે ભગવાન તેને આ જગત ની ઉત્પત્તિ અને ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય નું કરવું છે તે કઈ પોતાને અર્થે નથી ભાગવત માં કહ્યું છે જે બુદ્ધિય મન પ્રાણ પ્રભુ સર્વે જનના બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણ તેને ભગવાન જે સૃજતા હવા તે જીવ વિષય ભોગ અર્થે તથા જન્મ અર્થે તથા લોકાંતર જવાને અર્થે तथा मोक्ष ने अर्थे उ जीव्राम ने अर्थे प्रलय करे सर्व प्रकार जीवना हित ने अर्वर्त्या भगवान मनुष्य सरखा थे महाराज कहू तनंद स्वामी पूछू महाराज श्रुति महुजे निवर्तन अप्राप्य मनसा सह श्रीजी महाराज प्रसन्न थका बोलूम पृथ्वी आकाश म रही आकाश निक आकाश न भाव ने नहीं पायु आकाश ने विषय रहो आकाश न भाव ने नहीं पमत मनवाणी भगवान ने नहीं प જીવ ઉપર ખુ દયા છે નહી તો આ સૃષ્ટિ નો આ બધી ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય કરે છે એ દાખલો કેવળ જીવ ઉપર દયા કરી કરે છે ઈની દયા જો ભગવાન જીવ કોઈ પ્રયત્ન કરે ભગવાન ને જાણવા તો એની ઉપર એ દયા થાય ને ભગવાન પોતાની કૃપા એ કરી ને આના ઇન્દ્રિય અંતરકરણ માં આવે અને તો એનો નિશ્ચય થાય પણ ઈન્દ્રિયો અંતરણ ભગવાન ના ભાવ ને પામતા નથી એનો નિશ્ચય થાય એ પણ ભગવાન પ્રાબલ્ય પણ એવું આવ્યો એવું સમજાણ પામતા નથી આવી ભાવ શબ્દ માં ચારે ભૂતો માં વ્યાપી એનીક્રિયામાં મદદરૂપ થાય છે પણ ચારેય ભૂત છે એ આકાશ થી સહિત વ્યાપ્ત હોવા આકાશના ભાવને નથી પામતા એટલે એના સરખા થઈ શકતા એટલે ઇન્દ્રિયો અંતકરણ ના નિશ્ચયમાં થાય એવા પણ એ ઇન્દ્રિયો અંતકરણ પાછા ભગવાન ના તો પામી શકતા નથી એટલે વેદની સ્તૃતિ એમ કે છે કે ભગવાન એના નિશ્ચયમાં ધારે તો આવી શકે પણ આ એને ન પામી શકે કોઈ ભગવત ભાવ ને ભગવાન ની પાસે રહી શકે નઈ ભગવાન ની પાસે રહી ના શકે સજાતી વિના કેમ રેજા થાય પંચભૂત ના ભાવ માં છે ત્યાં લગી આકાશ ના નો પામે આકાશ તો ન્યા હોય આકાશ જે શક્તિ છે આકાશમાં જે સામર્થ્ય છે આકાશ નું જે રૂપ છે એના આવડો પાલય અવસ્થામાં લીન થાય થાય નહી આ ભક્તો છે જેમ જેમ ભજન નું અધિકપણું વધતું ગયું નજીકપણું આવતું ગયું એમ આવડા બ્રહ્મ રૂપ થતા એટલે ભગવાન થતા આકાશ માં લીન થાય છે લીન થાય એમ તો પછી આની જીતું જેમ યુમરી નું દ્રષ્ટાંત લીન થયા એટલે તદુલ થયા એમ નઈ લીન એટલે પાણીમાં પાણી ભરી જાય તોય પાણીનો અંશ નોખો જ રે છે યથોચો નિવર્તન તે આ શબ્દ છે જીવ પ્રાણી માત્ર ના આપણા ઇન્દ્રિયો અંતઃ કર માયા ના ભાવ વાળા છે માય માયાનું ચિંતન કર્યા કરે છે એ બ્રહ્મરૂપ થવા માં જોઈએ ને એમને આ આપણે પરોપકાર ક્રિયા કરીએ પણ સરવાળા માય ગણાય એમાં જયારે ભગવાન પ્રકાશક પણ યાદ આવ્યું છે ઉતરી પડે બ્રહ્માંડ સામી ને એક આપડે માણસો આપડે બધા બેઠા હોય એકનું અંગ એવું છે ઓના થી જરાય જુદું ના પડે એ નહી પણ હું અહીંયા બેઠો છું માનો સાધુ મારા છે કોઈ એક હોય તો ભિન્ન હોય તો મેમ બોલી પણ બાલીપા ભર્યુંલી ભર્યું થાય કેમ એક થવા માં વાટલા ભગવાન પુરુષોત્તમ નારાયણ એને એક થવું હોય તો કેટલા ભાવો છોડવા પડે આમાં નથી છૂટતા ના હિંમત નથી કરતા આવડ ને હા એક્ષરધામ માં પણ અક્ષરધામ કેટલો દોર છે ખબર બોલો જળ અને તરંગનું જે દ્રષ્ટાંત છે અગ્નિ અને તેજ અલગ છે તેજ ને તેજ ની પ્રવાહ જળ અને તરંગ ની પેઠે કીધું એટલે કેમ સમુદ્રો એ તરંગ અદ્વૈત માનનાર શંકરાચાર્યુ તરંગેનો તરંગ સમુદ્ર સમુદ્ર પણ સમુદ્ર કે તરંગ નો બોલાય નો બોલાય છે તે બોલાય તથા ભીમ તકાય ભિન્ન સદા ભાવ જેવું અને એ જાણસો હા પાડે બોલે ઉતરો અત્યારે નોકરી મળી જાય છે સમુદ્ર નો તરંગ ખરો ભાગી સમુદ્ર તરંગ ખરો પાણી એનું ખરું બધું ખરું સમુદ્રો કેવાય તરંગ સમુદ્ર નો પણ સમુદ્રો રાખ્યા ને જો એ દ્વૈત બુદ્ધિ થી એ રાગ દ્વેષી નતા સ્થિતિ વાળા પુરુષો હતા એટલે સ્થિતિમાં જઈને વાત કરતા આપણે ગમે એટલી સવાર બેઠી હોય ફરાયણ થાય પાંચ હજાર બેસે એટલે બધા સ્થિતિ હોય ને વક્તાની સ્થિતિ એ શું હોય ક્યાંય ન વળતી હોય એ તો વાતો નિવર્તન થઈ એમાં છે આમાં અને આ પદ માં દ્રાંતીધું જેના એક ભક્તિ માર્ગ માંથી તત્વજ્ઞાન ની વાત કરો ને નવો બનશે એ જે અંગ હોય એ અંગ માં વાત કરવી જોઈએ ત્યાં તત્વ ઉતરાય ભક્તિ માર્ગ આખો એ તત્વ જ્ઞાન નથી ભક્ત ની સમજણ કદાચ જ્ઞાની વાત માં શા માટે એનો અને આત્મા કયો એ તત્વ માંથી છે ભક્તિ માંથી ભક્તિ માં તો આ જેવી શબ્દો ત્યારે નિત્યાનંદ સ્વામી એ પૂછ્યો છે હે મહારાજ શ્રુતિ સ્મૃતિ માં એમ કહેવું છે નિરંજન પરમ સામ્યમ ઉગેતી બહુ જ્ઞાન તપસા માંગતા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો અમે અભક્ત ના મન ઇન્દ્રિયો કહ્યું છે નિરંજન પરમમ સામ ને અને મહારાજ સહજ ભાવમાં એમ બોલા એ અમે અભક્ત ને માટે કહ્યું છે એટલે સ્મૃતિ વક્તા પણ પોતે છે પણ ભક્ત ના માનંદ છે તમારે તમે આ વેશ માં છો પણ તમારે આ પ્રકૃતિ ફેરવવા માટે આ તિલક ચાંદલો કર્યો કંઠી ફેરી શા માટે જગતના જીવો કરતા મે આ લુગડા હુકામ બદલાવ પ્રકૃતિ ફેરવવા હવે ઈ પ્રકૃતિ જેમ ની તેમ છે એ ઉલિયા ની આરે બે કહી દી ગ્રહસ્ત માં તમે લાખો રૂપિયા કહી દાન કરો એટલે પ્રકૃતિ ફેરવવા માટે આપડે સ્ટેજ છે આ સ્ટેજ માં જીન્માતા પણ ઈ સ્ટેજ માં પ્રકૃતિ ફેરવવી ઘણું કઠણ છે એમ જાણી ના મારું અહી આવીને પાછી પ્રકૃતિ માર્યા તો પ્રકૃતિ માગતા કેમ થાય એના ભાવ ને પામવું છે એના ભાવને ન પામીએ ત્યાં સુધી કઈ મળી જાય એવું નથી હો ગામડા નું દ્રષ્ટાંત દેતા ખેડૂ મજૂર કરે બૌડી ખોદવાનો હળ આંકવા કાળો ઉનાળો હોય એની મજૂરી ઠેરાવી હોય આજે ઈ મજૂરી નો અધિકારી બીજું શું મળે ઠેરાવું હોય તો બપોરે રોટલો આપે ઠેરાવું પણ બીજું શું મળે બીજું કઈ નો મળે અને શેરડી નો મજુર કર્યો હોય કેવું મળે ઓછલો ભાગ લઈ ખાતો જાય ને પાછો વળી બરાબર હારો નાક નાખી દે પાછો કાંઈ નઈ અને ધણી ના નો કહેવાય શેરડી ખાવામાં ના એનો કહેવાય એને મજૂરી હોય હોય હા પણ ઉનાળા નો જે મજૂર છે એની મજૂરી ઓછી હોય શેરડી ના મજૂરીની વધારે હોય એક તો મજૂરી વધારે પાછું એના આગળ ભાત બપોરે આવતા કે વરરાજા ગીત ગાય એમ ગીત ગાતા ગાતા આવતા લોકો અને પાછો ઈટાણે જ એને દેખાય અને ઓલા ને ધૂળ મળે સાંજે ઘેરે જાય ચવણા માં ઘરી ગયો હોય ડુંગળામાં ઘરી ગયો હોય ખરો બીજું શું મળે અવાંતર કાંઈ નહી અને આને અવાંતર ગઈ હે મળે એમાં આજ પડે ગામના છોકરા પ્રવાસ લેવા આવેલો છોકરો જાણે ઘર અનુભવ બધાને હરે નહીં અનુભવ જાય અને જો એમાં ઘરધણી ઓલો ખેડુ દેખી જાય આ તો આનો છોકરો એ બબલા અનુભવ અનુભવ બોલાવે એટલે અને છોકરો નો ખાય હવે હાલવાડા ને વળી લો ઘરધણી છોકરા ના હારા બેટ કટકાય લઈ જા મજુર રાજી થાય મારા દીકરા નાય એટલે જાજુ કામ કરે હા આ માર્ગ એવો છે ખરેખર જો સાચા ભાવ થી આપણને અવાંતર વધારે છે અને જંગલ માં છે. તબશ્ચર્યા કરશે ઊંધે માથે જોશે અવાંતર તો જોડી ના કાંટા લાગે સરસ તમે ભગવાન ની દયા લખો રૂપિયા કામો તો વેપારમાં નુકશાન આવું અને લાડવા બગડી જાય એમ નથી કઈ ખનાન એટલે લગી ભગવાને આપ્યું પણ પૂર્વ ના કોક નબળા હોય તો આમાં એને પડ્યા પીડ્યા કરે હું ભાઈ એમાં હાથે કરીને દુખ્યા ને હાથે કરીને દુખ્યા ભગવાને આપ્યો ભોગવી શકતો નથી આલોક નો અક્ષરધામ તો માથરીયું પાછા છે અવાંતર છે બધું અવાંતર મળે છે અને પાછું અક્ષરધામ મળે લે શા માટે ભગવાન અવાંતર તમને આશીર્વાદ નઈ અમે આને આશીર્વાદ આપવાનો ધર્મ માન પેટ પૂરું મળત રખડી રખડી ને એ મળો તમને પાછો આશીર્વાદ આપે છે હવે આવ્યો ભગવત ભાવ ને ન કમાય બ્રહ્મરૂપ ક્યારે થાય આ દેહ મન અને વાણી એના ધર્મ માં લેવાય નહી બ્રહ્મરૂપ થાય તો જરા કઈ મને કહ્યું કહ્યું હવે આ દેહ માં નથી હરખું તો મન ને વાણી તો એથી પર છે પાછા મન વાણી થી પર થવાય છે એ તો વાતો નિવર્તન થાય છે બઉ હેલું પણ જાણી ને કઠણ કરી ને બેસી ગયો નો થાય કારણ કે મંદર્યું મૂકું એટલે નો થાય બસ બીજું કઈ નો થાય એવું કઈ છે ભાવ કરાવે અહમ ભાવને છોડે ક્યારે હાવ હેલો કોઈ યુગમાં નો થાય એ આજે કલ્યાણ હેલું છે પણ આ ભાવમાં ભાવ ન બદલે ત્યાં લગી કલ્યાણ ક્યાંથી થાય ભાવ બદલાવવાની વાત આકાશ ના ભાવ ને સ્વામી ના સિંહ જો મોહન સ્વામી ગયા તા તો મોટો મળી ગયું ગુરુકુળ નામ નામ લીધું તા હમ થઈ ગયું પણ આ બધું ભૂલાઈ જાય પાછા મારા હું ભૂલો છું એમ જાણી મને સમજાવો આવે આ વચનામૃત કાર્યા એવા સુંદર છે અને આખો સત્સંગ પૈસા વાપરે આ જ્ઞાન હોય બિચારા ને ખબર ના કલ્યાણ માં શું લેખ નખાવા મોટો પાંચ લાખ દીધા દસ લાખ દીધા દુધો એટલે બ્રહ્મૃત્વ એમ જ બિચાર માને એ તો એમ જ માને હા એ તો આપડે અમે સાધુઓ છે જોઈ લો પંદર વર્ષ આ ભાવ બદલાવ્યા વિના થાય શું જરાક વખાણે એટલે આપડે ત્યાં રોકાઈ દઈ આડો પાળો બંધાઈ ગયો પછી વધારી દો વખાણ થયા આકાશ ને વિશે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળ ને સમય આકાશરૂપ થઇ જાય છે અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે આકાશ ના પામતા નથી અને આકાશરૂપ થઈ જાય જો બે વાત વિચાર કરાવને તો ન પામી ગયો કેવાયું કઈ ફેર ન હોય ચિંતિત માત્ર ફેર ન હોય તો એવો તો થઈ ગયો કેવાય પણ એના ભાવ ન પામી ગયો એટલે શું થયું થાય એ વાત પાણી નો પૃથ્વીમાં પ્રવેશ કરી જાય પાણી તો પૃથ્વીમાં પ્રવેશ કરી ના પામ્યો પણ આકાશ ના ભાવ ને તો ના પાક મને આવડે છે તો પાછા મેં એમાં લખ્યું છે કે આકાશ છે એ પૃથ્વી ને વ્યાપક છે જળમાં છે આકાશમાં નથી કોઈ પછી વ્યાપક છે આત્મા માં નથી આકાશ ચારેય ભૂત માં છે એમાં નથી શબ્દ હા એમાં નથી એમ લખે છે ઓલા ચાર આકાશ વ્યાપક છે આકાશ તો છે પણ છતાં ઈ આકાશ ના ભાવ ને નો પામે ભાવ ને ન પામે કોક ને ઘેરે કોક મેમાન આવે જેવું ઘર હાંચવે ઉલટો હવાયુ હાંચવે કરધણી ના ભાવના પામે બદલાવેલો પછી તો એ ક્યાં પાપાની રોકાણ પામે કોઈ ન પામ પાણી છે પાણી એમ બધુર છે એમાં મીઠું પડે તો ઓગળી જાય અને જરાકાર થઈ ગયો પણ મીઠું એનો ભાવ તો મીઠામાં જ રહ્યો પાણી નો ભાવ પાણી માર્યો મીઠું પાણી ના ભાવ ને તદરૂપ થવા છતાંય પણ એમ પ્રભા તત્વો એના ભાવ અલગ રે મળે એક આત્મા જ ઈશ્વર ના સાધન માં પામે આ કોઈ તત્વો ન પામે આત્મા નો માયા માં પીડા છે તમારું દ્રષ્ટાંત હા બાળક માતાના પેટમાં ઉછરે છે ને હા કે પુરુષ ના પેટા પાણીના બુદરૂપે પેલો એમાંથી પેશી બંધ માતા નો સ્વભાવ બાપ નો સ્વભાવ કુટુંબ નો કોક સ્વભાવ થોડાક આવી જાય છે વસા જાય શા માટે આવે કેવી રીતે આવે એ બાપનું બુંદ હતું ને એ બુંદ માં બાપ ના કુટુંબ ના સ્વભાવો છે ભાવો છે અને માતાના પેટમાં ભાવો છે હવે અહિયાં કોઈ જળવા ગયું હે યાદી આપવા ગયું ફલાણ દીકરો લાગે ચાલો પ્રભુ પાસે જવાશે એમાં જ્યાં લગી ફેરફાર રહેશે ત્યાં સુધી આ કઈક આપડે કરીએ છીએ એ કર્તવ્ય જમા રહેશે આપડી બાળેલું પણ જયારે પૂરો જથ્થો ભેગો થશે ત્યારે એના સાધનો પણ પૂરો જથ્થો થવા માં જન્મે પણ જો બચવા કોક ને એનો અવગુણ જ લેવાઈ જાય છે જોખમ છે એમ કોર્ગ કઠન છે અનેક જન્ડું મળી જાય અનેક જન્મ ની રાહ ન જોવી એમ કેમ મંદી જ પડવું કે આ દેહ બતાવી જો અનેક જન્મ રાહ જોઈ તો વિઘ્ન મળે હોય તો કેજો શાસ્ત્ર નો નિર્ણય છે અને જેને પાસે હોય જોખમ જાળવો જતન કરે ને મોટા વેરી જે વિષમ એવા વેરી ના ટોળા છે કરેલી કમાણી ને બાળી નાખે છે ખૂબ લેખ્યું હશે નહીં તો ખોટું બોલો નહીં ખોટો પ્રમાણ સહિત છે એમાં આપડે ગાફલ કાંઈ નબળા સદર સંબંધીર નથી આ આપણા લતા માં આ બધા એ કઈ પૂર્વાશ્રમ માં જાય નથી ચોખમાં ને નથી દેહ નું જોખમ છે મને આમ કહ્યું આવું એમાં ન કરવો હોય જેનો અપરાધ એનો એટલે ઓલા નો નાશ પામતો નું નાશ પામે આને આનો અભાવ લેલો એટલે આવડો આવડે ખોરવાય મને આમ કહ્યું મને આમ કહ્યું કરવું એટલે એનો અપરાધ કરે પાછો એટલે દે નુકસાન એક નહીં હોય દેહ ને નુકસાન મોટું કઈ કરો સાધનો એટલે આને મદદરૂપ થાય ટેકાર થાય એટલા માટે છે વ્રત પણ એનાથી કઈ કલ્યાણ થોડું થશે કલ્યાણ તો આવી સમજી આવશે એ મારા અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે અને તેજ પણ આકાશરૂપ થઇ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે એમ જે ભગવાન ના ભક્ત હોય એના જે દેહ ઇન્દ્રિયો અંતકરણ અને પ્રાણ તે સર્વે ભગવાન જ્ઞાને કરીને ભગવાન ને આકાર જાય છે ભક્ત નો કેટલો મહિમા થવો શું એની લીટી ફેર વાંચો એમ જે ભગવાન ભક્ત હોય એના જેવા ઇન્દ્રિયો અંત છે છતાં ભગવાન ના જ્ઞાને કરીને ભગવાન ને થઈ જાય છે એને ભગવાન સ્વરૂપ સંબંધી એવું જ્ઞાન છે ને એટલે જે ક્રિયા કરે એમાં ભગવાન નો સંબંધ નો લઈ હોય ઈન્દ્રિયો ખાવું પીવું જોવું બેસવું કરવું ચાલુ ભગવાન નો સંબંધ અંતકરણ માં ઘાટ સંકલ્પો ચિંત ભગવાન અને અંતઃ કર્ણ ને પ્રાણ એ સર્વે ભગવાન ને જ્ઞાને કરીને ભગવાન આકારે થઇ જાય છે અને દિવ્ય થઈ જાય છે દિવ્ય થઈ જાય જન્મ કર્મ જમી રે કાજે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે તેના ઇન્દ્રિયો અંતરણ તેને આ ભક્ત ના દેહ ઇન્દ્રિયો છે એમને નહીં સબંધે માટે દિવ્ય થઈ જાય છે અમુક કરનારો કરે પણ લાકડાના ખોળાવના દે ઇન્દ્રિયો અંધકરણ એ ભગવાન ચોંટ્યા છે એટલે આ લોક ની કોક્રિયા ભૂલતી થઈ જેમ ભમરી યળ ને જાલી ને લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારો કરે છે એવું એનું સ્મરણ અખંડ રહે ભરે બધું ખાવાનું ભૂલી જાય બધું જાય એ તદાકાર એટલે આ જગત જે તમે રોજોગ્રસ્ત તમારે એવા ચટકા આવે છે જગત ના ક્યારે ક્યારે કેવું પડે હે ભગવાથી નથી આવટકો ક્યાંક લાગે સ્વભાવનો ત્યાં તો ઉલ્કો મૂર્છા આવી જાય મને આમ કહ્યું મને આમ કહ્યું લાગે આ ખેતી આનો ઉધાર થશે વિચાર કરજો તમારી ઉપર રાગદોષ નથી હો મને તદાકાર થઈ જાય છે પણ કોઈ અંગ ઇયળ નું રહેતું નથી ભમરી જેવી ભમરી થઈ જાય છે તેમ ભગવાન ભક્ત પણ એને દેહ કરીને ભગવાન આકારે થઇ જાય છે બદ્યો ન હોય પણ એના ભાવ બધા વસ્તુ ત્યાં સ્વામી બાલ મુકુદા જે હતા એમના સંત હતા નામ જ્ઞાન સ્વામી ની બે ભાઈઓ સાધુ હતા બીજાનું નામ નાણ સ્વરૂપદાસ આનું નામ જ્ઞાન જેવન દાસ આગસંગ ને બાજુ પર સાધન નહી રસોડા નું આમે કાંઠે ઓલીમાં ફરી પછી રસોસો સામે પણ દી નળિયા સામાન્ય એમાં બળતણ ભરવાની એક નાખો સફા બે હરિભક્તો બઉ હોય એટલે ઓરડીમાં આસન નાખી નાખ્યું ખાલી એમાં આસન રાખ્યું તાવ વધતો ગયો વધારે વધ્યો દિવસે જરા બેફો જેવું સાધુ આવી સ્વામી બરલે પછી અહીંયા આરતી થઈ રામકૃષ્ણ ગોવિંદ બોલાયા સભા બેઠી સ્વામી પેશાબ કરવાનો ભાવ છે એટલે સાધુ નું કાંડો હોય ગયા જઈને પાછા વળ્યા તો જ્ઞાન જય સ્વામી નારાયણ અરે સ્વામી જય સ્વામી નારાયણ સાચી હાથ મૂક્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો હા સ્વામી અંબારું જુઓ જરાય બીજું નો યાદ આવ્યો સ્વામીનારાયણ તો મારા હજી જ હંબારું છે મીઠો જવાબ મળ્યો સ્વામી ફેર ગયે જ્ઞાન જમું સક્ષ માં અરે મારા કામ થઈ જાય તો તમે મોકલો તો કામ થઈ જાય તો મૂર્તિ અંબાજી મૂર્તિ તો બહુ હંભારું છે બઉ દુઃખ જરાક છે પણ એનું ગણતો નથી મારી પાસે ભગવાન કરો ભજન બરાબર હું સભામાં સાધુ વિશે પણ કઈ ગયેલા અહી રેજો સ્વામી કઈ ધ્યાન રાખજો આ ગયા સભામાં પાંચ દસ મિનિટ આંખ ફરી ગઈ કરોડીને સ્વામી આમ દેખાય ખાઈ એક બરાબર છે ને તો વાતો હવે બોલશો નઈ મૂર્તિદાર જો બરાબર હોય સ્વામી નારાય એક ભાવ ને પામી ગયા ભાવ તદ્દ ભાવ પામી જાય મનુષ્ય કરીને હોય ને એટલે એટલે વાર ન લાગે જ્ઞાન સામે અમારા ઘરમાં હતો દેવ પ્રસાદ સામે એ નહી હતો આવ્યો હું નીચે કામ કરી તાવ બહુ છે કઈ પેટમાં દુખતું નથી ને તો કે પ્રથમ શ્રી હરિને હરે ચરણ શ્રીમ ભાવી બોલવા એ બોલી સાધુ હતા મારો કરેલો એટલે મારે એમાં ભાવ બ્રહ્મ ભાવ જેવું હોળી મેં પૂછ્યું સ્વામી કઈક હોય તો હું હોય બોલાવું વંદુ સહજા નંદર કરવું પડે વળી જ મેળી બોલ જાય મને તરત ભાઈ ભરાઈ ગયું કઈક વધારે લાગે બારી નીકળી અને મારું બાવડું ચાલી ને આમ લઈ ગયા અને આ સાધુ નથી સેવા કરજો અને અંબા ખરેખર રાત્રિ ના અગિયાર બાર વાગે રમતા રમતા આવ્યા જ્યાં એ નાના ધર્મ ત્યાં બહુ હતા બોલકાય સ્વામી હું કરો નાણસ આટલું બટકું કાચ નું એટલે એટલે હું શું મારા આમાં હું હમ જાય આ દેહ પડી જાય મારા લઈ જશે મારા લેવા આવે તો આ વચનામૃતો માં જે જે વાતો આવે જરાય ખોટી નથી જરાય અને તેની આગળ સત્સંગમાં સંતો હરિભક્તો માં એ પ્રત્યક્ષ દેખાતી કોક ની સ્થિતિ હોય એમાં લાંબે કાળે સ્થિતિ વાળા વહી આવી ગયા નવા જન્મતા નથી વિચારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ